ભગવાનાથ ચિમ જય જયકાર દા ભગવાન ના સિમર જયકાર ભગવાના ચિમ જય જયકાર દાદવ ભગવા ના સિમર જયકાર દાદ ભગવાના ચિમ જય જયકારો રાધા ભગવાન ના સિમર જયકારો દાદા ભગવાન ના ચિમ જય જયકાર ભગવાના જે દાદા ભગવાન નાથ ચિમ જય જયકાર સિંહ જય જયકાર ભગવાન નાથ ચિમ જય જયકાર ભગવાન જય જયગારે દાદા ભગવાન નાથ ચિમ જય જયકાર ભગવાન ના સિંહ જયકાર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 ભગવાન નાથ તિન જય જયકાર રાધા ભગવાન ના શિવ જય જયકાર રા ભગવાન નાથ તિન જય જયકાર રાધા ભગવાન ના શિ જયગારે રાધા ભગવાન નાથ તિમ જય જયકાર રાધા ભગવાન ના શિમજ જયગારે રાધા ભગવાન ના તિન જય જયકાર રાધા ભગવાન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 જયકાર ભગવાન ના ચિમ જય જયકાર રા ભગવાન જય જયકાર ભગવાન ના ચિમજય જયકાર રા ભગવાન સિંજ જયકાર શીખવાડ્યું આજ કરી રહ્યા છે પણ સંઘ માને કે આપણે આપતા પુત્રો ચલાવીએ છીએ તો એમાં સંઘની બહુ મોટી ક્ષતિ થશે અને સંઘ ને સંઘના વ્યવહાર બધા બહુ ચાલ્યા છે ઘણા ચાલ્યા છે આપતા પુત્રો સંજ્ઞા ચલાયા નથી ચાલતા પરંતુ આપતા પુત્રોના એ તો એક મૂળ આખા દાદા ભગવાનનો આ પરિવારનો આખો તંબુ છે જબરજસ્ત મોક્ષગામીઓનો એનો મૂળ સ્તંભ સ્વરૂપે છે બધા બધા જ આજે જે આપતાપુત્રો છે આપણા તૈયાર થયા છે થઈ રહ્યા છે બધા જ અને જુદા શરીરો હોય તો બધાને કેટલો બધો લાભ મળે ગમે તેવો વાંધો નહીં લાભ મળવો જોઈએ તો સત્સંગ કરી લઈએ આપણે પૂછવાબીન તો પછી કલાકના સત્સંગ પછી અમે આ શરીરને લાભ મળવો જોઈએ ને મિનિટનો એટલે એને પાછું જવાનું છે દસ મિનિટનો કીર્તન ભક્તિ અમે કરીશું તમે અમે અને પછી તમે તમારે ઉપચાર ચાલુ કરાવજો આ તો પછી સાહેબ જયમેશભાઈ આજે તબિયત બરાબર છે તબિયત સારું છે હા જયમેશભાઈ જોજો બોલાવજો એમનો ઉપયોગ જોજો શુદ્ધાત્માની સ્થિરતા જોજો ઉપયોગ બોલાવતી વખતે એમને તો ગણતરીમાં ના આવે એટલા બધા અમે જઈને આવ્યા છે બધે ગણતરીમાં ના આવે એક ચાલુ કરજો અને પછી ચલાવજો હમ પણ થોડો થોડો બહેનોને લાભ આપતા રહેજો આપણે બધા હા બધા એવું ચાલો જગદીશસિંહ પટેલ જે આપણે આવ્યા છે ઓ દૈવી દીકરી આવીશ નહીં બધા મમ્મી આવી છે ભાઈ અને ભાઈ કંઈ વાંધો નહીં કઈ ઓ એમને બે પૂછ્યું છે આપણા સત્સંગ માટે એ લઈએ નમો વિતરા ગાય એમનો લોગો છે દાદા ભગવાનના અસીમ જે કરો આ તો બધાના માટે લોગો થઈ ગયો તો પહેલું છે કરતા ભાવ છ પ્રકારે હોય છે બોલું કરતા ભાવ છ પ્રકારે અને એને કારકપણું કહે છે એ છ પ્રકારે કેવી રીતે હોય છે તે સમજાવવા વિનંતી એ બધાને ઈચ્છા છે સાહેબ શું કરીએ હવે આ તમે એવો પ્રશ્ન અઘરા બધા લાવો છો ને શાસ્ત્રો રચાય પ્રશ્નો લાવો છો પરંતુ કરતા ભાવ અને કારકપણું આ બે મુખ્ય શબ્દો છે આમાં શું કહ્યું પરંતુ જગત માટે સમસ્યા પ્રકાશભાઈ કોણ છે પ્રકાશ છે બેસો જગ્યા થઈ જશે તે મોટા મોટું સમસ્યા છે ગુહ્ય સમસ્યા છે આખા વિશ્વ માટે આખા ભારત માટે પણ અને ભારત માટે વા કરીને જગત માટે ઓછા ભાવે છે કારણ કે એ તો કરવા પણ આમાં મચ્યા જ રહેલા છે બધા કારણ કે કરવા પણ એ સમજતા જ નથી મારા ઘરે અગર કશું થાય ને એ જ બધું જ ભારતની બહાર પણ ભારતમાં છે એ પણ બધે છે પરંતુ ભારતનું કરવા પણ બહુ જુદી જાતનું છે એ સિમ્પલ થવા માટેનું કોમ્પ્લેક્સ કરવા છે માથાકુર સિમ્પલ થવાની જાય છે અને કરવા જાય છે અઘરી રીતે આ કરવા પણ આમાંથી છૂટવા માટે જે કંઈ પુરુષાર્થ કહેવાય પ્રયત્ન વિરુદ્ધમાં હિતની વિરુદ્ધમાં ના જાય એવી પ્રકારના હોય ભલે ભારતના રહ્યા દાદા ભગવાનથી અને આપણા જૈન દર્શન ઊંચા ઊંચું દર્શન કહેવાય છે છતાં જયારે સાંપ્રદાયિક આવે છે ત્યારે જોવા દશા થાય છે આજે આપણે કોઈની દશાને જો ન જોતા આપણે એમના શુદ્ધાત્માને જ જોવા જોઈએ શુદ્ધાત્મા એમનું સ્વપદ છે દશા તો એમનું પદ નથી પરંતુ પોતે આપણે લઈને આવ્યા છે જ્ઞાની પુરુષ દાદા કહે છે અમારે આ કારમાં જન્મવું પડ્યું અમારા કલ્યાણ ભાવ અને ભાવનાએ અહીંયા આ લાયા પણ એ આગળના ઘણા ભવોના અભ્યાસથી રહ્યા એ ભવો અને વ્યવહારમાં જાય એમને ત્યાગનો પ્રસંગ આવ્યો નથી પણ ત્યાગ એમનો બહુ જુદી જાતનો હતો એવું સાહેબ છે ત્યાગ શબ્દ ઘણો મોટો છે એટલે આજે શાસ્ત્ર તો બધા બહુ છે બધી પ્રકારના અને ખોટા હોય શકે નહીં ક્યારે પણ ગમે તેમ તો એના શાસ્તા પુરુષોના વચનો કયા એટલે કે વ્યવહારમાં જેમને જે કંઈ દાપણ આવ્યું છે એ બધું એ દાપણના ભાગથી એની રચના થઈ એમનાથી તે સમાજના કલ્યાણ માટે થઈ ગઈ બધી અને પોતે એ હતા એ તો છે જ તો આ દાદા ભગવાનથી આપણે બધા પામ્યા છીએ એની કીર્તન ભક્તિ આપણે એમની જ દાદા ભગવાનની કીર્તન ભક્તિ એટલે પોતગલની કીર્તન ભક્તિ નહીં પરંતુ જે આ જે પરમ પવિત્ર પૂતગલની અંદર એમ પટેલ સ્વરૂપી દાદા ભગવાનના પૂતગલની અંદર આ પરમાત્મા ખુલ્લા અને એમના દેહમાં એમનો વાસ હતો અને એટલા માટે દેહ આપણે એમને એમના દેહને પણ પરમાત્મા સ્વરૂપે જોયો એવું છે સાહેબ શાસ્ત્રોમાં જ લખ્યું છે શ્રીમદ્રાચાર્ય લખ્યું છે જ્ઞાની પુરુષ છે દેહદારી પરમાત્મા છે કૃષ્ણ ભગવાને સંયમ લખેલું આ પરંતુ જે વખતે જે ભાષા ચાલતી હોય એ ભાષામાં આ બધું આવે હવે આજે આપણી ભાષા ચાલે છે આપણો સમય છે તો કૃષ્ણ ભગવાનનો પાંચ વખતનો સમય આ સમયમાં ફેરતો ના જ હોય ને કે ભેદ છે થોડો અમારે તમે ધાજે હશે હ એમને સમજાય છે એટલે હસે બરાબર નથી હસતા પુષ્પા હા આખો ફેર કારણ કે એ આ કાર વસમો છે આ કાર તો ફરફર કરે છે એમ આપણને જોડે ફેરવ્યા છે તો એટલું મને તમે કહો કે આપણે કારને ફેરવ્યો છે કે કાર આપણને ફેરવે છે એવું બધો તો બેરોમાંથી બોલો જેર સમજણ પડે તે પુષ્પાબેન તમે બોલજો કાર આપણને ફેરવો નથી ને આપણે કારને ફેરવીએ છીએ આટલા બધા સમર્થ છીએ અહીંયા કરવા પણ હું કરવાપળું કારકતા વગર હોય ને કરવું કરવા અનુમોદવું અનુમોદવું હરીખોર સ્વભાવતી હોય છે પેલા બરોબર છે એટલે આપણે વ્યવહારને વખોડવાનો નથી શું કહ્યું વ્યવહાર આ કરવા અનુમોદવા સ્વરૂપે જ હોય હંમેશા પરંતુ દાદા ભગવાનને એમનું સુંદર વિધાન મને જાણવામાં આવ્યું બહુ મોડું આવ્યું હમણાં હમણાં જ આપણા એક વડીલ મહાત્માને પાસેથી અને એમની પાસે હતું ચિત્ર આપી મેં જોયું ખુશ થઈ ગયા ઓ કે કરે છે કરાવે છે અને અનુમોદે છે એ ભગવાનની ડિક્શનરીમાં હતું જ નહીં આવા ડિક્શનરી શબ્દ છે મને ખબર નહીં કે ભાષા લખ્યું હશે ભગવાન એવું કંઈક છે નહીં કરવું કરાવવું નહીં એટલે હું કરું છું તેઓ કરે છે ના તું કરું છું અને તેઓ કરે છે એ ભગવાનની ડિક્શનરીમાં હતું જ નહીં એટલે કે ભગવાનના આખા આપણા ભાષાના વ્યવહારમાં ભાષા એક વ્યવહાર છે એવું છે સાહેબ બહુ મોટો વ્યવહાર છે એ તો આ જગત છે આખું નહીં આપણે એકબીજાના માણસો તરીકે કેમ સમજી શકીશું આ શબ્દની ભાષા ના હોય કેમ સમજી શકીશું અને પહેલાં નથી તો આમાં કંઈક બધા ચલાવતા હતા ગુજરાતી ભાષાએ વિકસી હતી અને આજે ગુજરાતી ભાષા કેટલી વિકસી છે ભારતની બધી ભાષાઓ આજે કેટલી વિકસિત થઈ ગઈ છે એટલે દાદાએ કહ્યું હતું કે આ સમય જેને મોક્ષે જવું હોય ને એના માટે અના જેવો ઉત્તમ સમય નહીં આવે એમને જ્ઞાનમાં બધું જોયું છે બધા સમયો જોયા છે ઉત્તમ ઉત્તમ સમય પણ જેને મોક્ષે જવું જ છે અર્થાત મોક્ષનો ખપી છે એક જણ સાત પાસે રાત છે એનું હવે રાતમાં એ હોય પણ ચોર ચોરી કરી જાય ત્યારે તો રાજે શખ્ય કરવી જ જોઈએ ને પણ ચોરને વિદ્યા છે તો વિદ્યાના બળથી એને કરી પણ હવે એને કરી એને સંજોગોએ પ્રેશર કર્યું એની ઘરવારી કહે છે કે મને કેરીની સીઝન નથી તો ખાવાનું મન થાય છે અને મને ખબર છે કે આમ વાડા બધા એમાં છે આબુને આપ્યા કેરસ કેરીઓ અરે લેવાતું હોય છે આમ કીને ક્યાં બહુ પ્રેશર કરે આજે તો કોઈ પ્રેશર કરે નહીં ને કોઈ તું મારા પર શું કમાશે ભારત નારી છે આર્ય નારી કઈ છે આર્ય નારી આજે કુદરતી રચનામાં એ સહન સહનશીલતાની મૂર્તિ આવી એટલે આપણે ગમે તે ઘર હોય બધે હશે ઘરના ઘર રાણીઓ હશે પણ એમને રાણી પણ હું બજાવ્યું નથી ને બજુ કોઈ કરું નથી પરંતુ સંજોગો એમને કરાવડા પૂછું એમનો દોષ છે થોડો શું કરીએ એટલે જેને જે ડ્રામાનો ને નાટકનો ભાગ આવ્યો તો જોઈ લેવો પણ ક્યાં બી જોયા કરું છું મારી આમ તારા ઘરમાં રાણી છે કે મહારાણી છે દહી નસીબાર રહું છું નસીબાર આઈ છે જોડે એટલે પછી આવજો પાછા જતા ના રહેશું કરવું અને એનું કારક પણ સાહેબે પૂછ્યું કરતા ભાવ છ પ્રકારે છે છ પ્રકારે એને છ મુખ્ય કારણો કયા શું કહ્યું અને કારણ હોય નહીં તો જગતની અસ્થિ હોઈ શકે નહીં જગત શું છે કે કારણોનું પરિણામ છે શું કહ્યું બોલો જગત કારણોનું પરિણામ છે એટલે આપણે એ જગતમાં છીએ અને આપણે એ કારણોની અસ્થિથી આપણે જગત સ્વરૂપે છીએ આ શરીરથી આજે બધા શરીરમાં જે શરીરથી હતા એવા હતા પણ જ્યારે યોગ્ય સમય હતા બધા હતા ને જ્યારે એમને આ જગતમાં કારક વાળા શરીરમાં એ ભગવદ્ કારણોથી કમ્પ્લીટલી થઈ ગયા આ શરીરની અંદર જ સ્ફર છે દાળિયેર છે પાણી એટલી ક્ષમતા એને એટલા અંશે કરીને સુકાઈ જાય છે અને તે પણ યુનિફોર્મલી બધી જ રીતે ચોગરદમથી તારે પેલો ગોટો છૂટો પડે છે અને મોદીને ત્યાંથીને આપણે પેલા આખા ગોટો છે આપો મને તું ગઈશું કઈ દળો બહુ દુકાળે જઈને લઈ આવજે અને ઘણા મોદી દિવસ બધાના ખર ના ભાવમાં તો અડધા રાખે અને અડધા રાખે એટલે જાણે કે ગોરો ગોયરો આવશે તો બહેનોને બહુ જરૂર પડશે ખાયા કરશે ગોળ લગાડી અને ભાઈઓ એનો લાભ લઈ જાય બધા ભાઈઓ લાભ લઈ જાય અમારા વખતમાં આ કાજુ બસ ફૂફ્રુટ સાંભરવા નતા મળતા માદ માણસ માદો પડે તારે પેલા પપૈયું ના બધું લાવે માદો પડે તારે આજે ફાઈ ગયા છે બધા ફાઈ ગયા છો પછી દુખીસ્તાનું થવાનું બોલ ને દુખીસ્તાનું થવાનું પછી હા પણ રડું આવે છે ખરું બોલ બોલ તારીમાં છેક શું સત્સંગ આને જ આપણે એક બીજા ને સાથે વાતો કરીએ એક સમજણ કરવાનું છે સમજણ મળી છે સમજણ સમજે આજે તો સમજણ પડી ગઈક ને ઢીલું છે સમજી ગય ને આજે તો કામમાં હશે આવે નઈ બે કામમાં હોય ને એટલે આ કરતા ભાવ શબ્દ ઘણો મોટો છે એનું કારકપણું ઘણું મોટું છે આપણે કરવા કરાવવા અને અનુમોદાથી અનુમોદનામાંથી મુક્તિ પામ્યા છીએ અને આમાં મોટા મોટું કર્મનું બંધન થાય છે અનુમોદનથી સીધે સીધી ક્રિયાઓના કરવાથી જેટલું નથી થતું એટલું અનુમોદનથી થાય છે એ બહુ સૂક્ષ્મ કર્મ છે અને ગમે તેવું સૂક્ષ્મ કર્મ હોય તે કંઈ છુપાયું છૂપ છપતું રહી શકે નહીં એ શરીરમાં ને ગ્રોસનેસમાં આવ્યા રહે જ નહીં ક્યાં ને તલાવ બહુ ગમે તું પણ તલાવ તલાવ છે એટલે ક્યાંક જાય ફાટ્યું ને એટલે બધે પાણી ફરી વરા છે ભલ ભલા ઋષિઓ મુનિયો છ આ પાંચ ઇન્દ્રિયોને જીતવા ગયા બધી રીતે કેટલા કેટલા કષ્ટો તપો શું નથી સહન કર્યું કોઈ બન્યું નથી જે પાંચે ઇન્દ્રિયો એક સાથે જીતી લીધું હોય આજ સુધી બન્યું નથી કેવળ આપણે આ કરતા ભાવથી મુક્ત થયા હોઈએ અને કરતા પુરુષ કોણ છે એનું આપણને ભાનમાં આવી જઈએ શું કહ્યું બોલો ને ધીમા ધીમા શું બોલો છો કરતા પુરુષ કોણ છે એના ભાનમાં આવી જઈએ કરતા પુરુષ શબ્દ મૂકું છું શું કહ્યું કરતા પુરુષ અને કોઈ પણ ઘર હોય આજે વાસ્તુશાસ્ત્રમાં એટલું બધું વિસ્તારદેવ હોય છે શું કરવું કોઈ કહે છે કે આ બાજુ સંદાસ મૂકી હોય અને આમ થાય આ બાજુ ચૂલો મૂક્યો હોય તો આમ થાય આમ થાય બાણું આમ જોયે તેમ બહુ ચાલે છે તમે લોકો નથી જાણતા બહેનો નહીં ખ્યાલ એમને તો ઘર જંભા જે મળ્યું થંભાવી દઈશું અમે એ ઘર અમને ગમે તેવું રાખે એવું છે બોલતી કેમ ને તું મૂકી કેમ થઈ જ સમજણ પડે છે કે નહીં બોલ ને શું નામ તારું પણ મને બધા અંજલી અંજલી ખંભાત નહી ને હિક્ષિકા ને હારું શિક્ષક વ્યવસાય સારામાં વ્યવસાય કહેવાય છે આપણું પેટયું રળી લેવા માટે અને જીવન ચલાવવા માટે એને બહુ ઉમદા વ્યવસાય કયો છે આ સાહેબે દાદાની હાજરીથી પછી પણ બહુ કામ કર્યું પુષ્કર અને બધા આપતાપુત્રો જ્યાં જાય ત્યાં સ્કૂલ કોલેજ આ બધાએને અને એમનું જુદું રાખી બહુ સુંદર શિબિરો ચલાવે જાય છે બધે જ આ આપણો સમીરભાઈ વિપુલભાઈ કેટલા પ્રયોગો કરી રહ્યા છે સમીરભાઈ અત્યારે એને આણંદમાં એટલો વિકાસ કર્યો છે અને અધ્વિય સાહેબ આવ્યા હતા ને અને આપતા પુત્રો આવે એવું છે બધામાં એ છેક બધા આગળના બધા નહીં એટલે હાઈસ્કૂલના અને કોલેજના બંનેના ભેગા કેટલા હતા ચારસો પાંચસો પરંતુ અક્રમ વિજ્ઞાનમાં એનું આવ્યું છે પાછળના પારંપરિક બધું છે એમાં અક્રમ વિજ્ઞાનમાં બધી જ વસ્તુ આવી જાય છે જે જે બની હોય હાથ હોય ને એ બધું અંદર સાધારણ ખ્યાલ આવી જાય બધા શું પ્રવૃત્તિ ચાલી રહી છે તો કરતા ભાવ અને કારકપણું ઘણો મોટો શબ્દ છે બહુ ઝીણામાં ઝીણો શબ્દ છેલ્લામાં છેલ્લું આપણો સત્સંગ અને એનું વિજ્ઞાનનો આખું સિદ્ધાંતો રહેલા છે એમાં અને એ કરતા ભાવ એટલે કે કરવાપણું એ બે પ્રકારે છે શું કહ્યું બોલો કરવાપણું બે પ્રકારે છે એક શરીરથી કરવાપણું છે હાજરી વગર નું શરીર છે એ આત્મા બોલો છો બોલો છો પણ કયા આત્મા જાગી ગયેલા જાગી ગયેલા આત્મા ઊંઘમાં ન હતા આ પૂદગલ આપણને ઊંઘમાં રાખતું હતું પૂદગલ એમાં ભરાઈ પડેલા ત્યારે આપણી આ જ્ઞાનની ભેદ જ્ઞાનની વિધિમાં છૂટાપણું થયું હવે બધું અત્યાર તો આ કાળ છે સમય છે એટલે જ્ઞાન છે ને જ્ઞાન એમ હવે મને સમજણ પડી ગયા તો કેમ મનાથી ના આપી શકાય આવું થાય છે થાય અને એમાં કંઈ દોષ ના જ હોય કોઈનું આપણાથી થાય એટલે આપણે મહાત્માઓ છે આપણને પાંચ આજ્ઞા મળી છે અને આ શરીરનું કરતાં આપણને એ સમજાતું જાય છે કે આ મારું કર નથી આમાં કરવા એટલે કારક પણ કોઈ શક્તિ છે એ શક્તિ મને પ્રેરણાથી એની પ્રેરણાથી એની પ્રેરિત થયેલી મારી પ્રકૃતિ એ પ્રકૃતિ પ્રેરિત થયેલું મારું શરીર અને એનાથી આ પાંચ ઇન્દ્રિયો ચાલે છે એટલે આ વાતો બધા પણ આપણે આપણા ખાતર અને આપણા હિત ખાતર જીવતા હોઈએ એવું હિત કે આમ તો દિલથી કોઈનું અહીત ના કરી શકે સર નથી બોલોથી હવે કોઈ કર્મવર્ષ ને કર્વના શકંજામાં જયારે થયું એ પણ વાત સમજાઈ દાદા ભગવાને એમને જોયું હોય કે નાનો છે જાણકાર છે એમનો આયો છે જોયું અને એ સંજોગોમાં ફસાયો એને ધીમે રહી અને ઊંચા રહી અને થોડા પૈસા કાઢીને વાપરવા માટે લીધા એને એમ કે મને કોઈ જોતું નથી તો દાદા ભગવાન જોયું પણ એને વળશે નહીં દાદા સામાન્ય માણસ સમજી શકે એમ છે સંસ્કારી કુટુંબ હોય છતાંય બધા અને એ તો વધારે સમજે બીજા નું લાભ આપે તો પણ આવો વધારો ઓહ સાહેબ શું વાત કરોરી કરી હોય તો પણ એ ચોર છે એવો આરોપ ના આપીએ એને શું કહ્યું જે ચોર છે એનો આરોપ ના મૂકીએ એટલે આજના જીવનમાં તો કહીએ એટલા બધા તો નથી ઉતરી ગયા કોઈ કોઈના ઉપર આરોપ મૂકે નથી ઉતર્યો એટલું સારું છે આ સમય એટલો સુધરેલો છે મૂકે જ પણ બહુ અખરાઈ જાય ત્યારે શું કરે કે તો આમાં છે થઈ જાય તો પણ આપણી અંદર એમના પ્રતિ જેને થયું અને જેના પ્રતિ થયું કોઈએ પણ બંને દુઃખી પેલા દુઃખને કારણે જાય તો કોઈ કરે જ નહીં કશું જેને થયું છે એ અંદર તે દુઃખે છે વ્યક્ત કરી શકતો નથી આ બે વસ્તુ થઈ છે ત્યારે આ શુદ્ધાત્માના પ્રકાશમાં આપણને સમજાય આપણા પોતાના હિત માટે તો આપણે સમજી લેવું જોઈએ અને ધીરજથી કામ લેવું જોઈએ કામ બધું લેવાય બધું જ લેવાય કામ એટલે આ જમાનો આ કરિયુગમાં હળહળતો કરિયુગ કહીએ છીએ એમાં જુદી ભાષાઓમાં જુદી રીતે છે તે પણ કરિયુગ છે બધાને માન્ય છે પણ આ ભારતની પ્રોફેસર સાહેબ બોલો યુગો જુદા કેમ પડે છે ચક્કર તો એક જ હોય એમાં જુદું શું પડવાનું હતું આપણી માન્યતા બદલાતી જુદી જાય છે આપણે કરવાથી કરવાથી કરી નાખ કરી નાખ્યું એના પરિણામ ભોગવીએ છીએ એના પરિણામો દાદા ભગવાને કેટલી સાદી ભાષામાં સમજાયું કે આપણે બોલો કરવાથી આપણે કેવી રીતે જીવ્યા ખબર એટલે એનું પરીક્ષા આપી પરીક્ષા આપી પરિણામ આવે પરિણામ આવે ગમે તે બુદાબૂમ કરીએ હવે કોઈ આગળ સારા માર્ગવાળો તો એવું તો વાંધો જ છે પણ બધા હોય તો સારા માર્ગવાળા ઓછા માર્ગ વાળા નીચાવાળા બધા હે એટલે આજનો વ્યવહાર એટલો છે ને આટલું સુંદર આપણને જ્ઞાન મળ્યું છે કોનાથી શું એ ક્યાં બોલવાની જરૂર છે જો જ્ઞાન મળ્યું હોય તો એ પોતે ના બોલે કે હું જ્ઞાન છું તમને જ્ઞાન આપું છું કોઈ બોલી શકશે નહીં કોઈની શક્તિ જ નથી આ સાહેબ એવું છે પ્રશ્ન ખબર નહી પડી નઈ નિમિત્ત તમે ના હાલશો કે છે નહી તો ગુનામ પડી જશો પુષ્પ આવે બરાબર એટલે હું તમે ના હાલશો એટલે જીભ હાલ હલવું તો પડે બોલનારા જીભ હાલે હળવું પડે સિનિયર શું કહો છો એની સાથે આપણે હળવું પડે એમ હાલ પણ એનો જીભને શું ગુનો કર્યો કે આપણે એની જોડે હળવું પડે એ તો હાલ જ છે ગુનો થઈ જાય છે એવું થઈ જાય છે પેપર નહીં પડી રાખવાનું એટલે બોલવું સિંગલ ગુનો કહ્યું દાદા એ શું બે બાજુ એક બાજુ નો ના હોય અને આજનું જગત બે બાજુ નું સમજણ મળી છે અને મૂળ કારણથી મૂળ કારણ સ્વરૂપે એને સમજણ મળી છે પછી કારણ રેજ નહીં શું કહ્યું આ કારણ શબ્દ પર એટલો બધો શાસ્ત્રાર્થ થયો છે યુગોથી ચાલ્યો સમર્થ લોકો હોય વાતો કરે કારણ કારણ આ બધું કરે અમારા ઘણા પ્રોત્સાહન પ્રશ્નો આવ્યા છે તે બંને કારક પણ આમાં કરતા એ તો હોવાનું જ આ કરવાના કરતા પણ આમાં એ હોય તે કેવી રીતે હોય કારણ પણ એમાં શરીરની ક્રિયાઓ હું કરું છું એમાં એના આગલા જન્મના કારણોનું સેવન કરી રહ્યો છે શું કહ્યું આગલા જન્મના કારણો અને પોતાનો જન્મ આખો નક્કી કરી રહેલો છે મરણ આવી રીતે જન્મું પડે એવું કશું નથી પણ મરણ પછી જન્મ છે જ એ હકીકત કોઈને પકડાતી નથી અને આ કાળમાં વિશેષ કરીને પકડાવી જોઈશે મોક્ષ કહ્યું બસમંદર સ્વામીભાગે મોક્ષ જવું એનું આધું નથી ખોટું સારી વાત છે સારી વાત છે સરખા પુણ્ય સરખું થશે પણ દરેકનું શરીર છે શરીરમાં પોતે કેવી રીતે રહે એના પર છે શરીર બનેટ ના છે એ શરીરમાં એકબીજા પર આમાં ચાલ્યા કરે છે બધું શરીર તો છે જ ને અને બધા શ્વાસ લે છે તે કોઈનો શ્વાસ ઊંચીનો લઈને કોઈ જોયો તમે કોઈને જોયો શું સાહેબ આપે ઊંચીનો કોઈનો શ્વાસ લઈને જીવાય છે ત્યાં કંઈ કાંઈ ડૉક્ટરો આપે છે આ સીધી સાધી વાત છે આપણો શ્વાસ ચાલે છે જો એની કિંમત કે આ માણસ છે ને જીવીએ છે ને આ દમણ ચાલ્યા કરે છે એનાથી આપણું ચાલે છે શરીર બહુ થઈ ગયું એટલે પછી એના બધી રીતો છે જાત જાતની કે આપણે બહુ હાલક ડોલક થઈ ગયા કરિયુમાં એના કર્મોથી બધાથી એટલે એને સ્થિર અંદરથી થાય એના માટે બીજા બધા ઘણા કારણો છે અને પ્રસ્તાવો છે બહુ ધર્મોમાં આપ્યા છે બધા અવિપક્ષના ધ્યાન એ આમાંનું એક છે શિવ ધ્યાન એમાંનું એક છે પરંતુ આ આપણે જે શીખ્યા નહીં અને મોટી ઉંમરના બાળકો તો કહેવાય જ નહીં જો બોલે છે પણ મોટા થઈ ગયા બાળક જેવા જીવે તો બહુ ગણ બધા વખાણ કરે છે એમના નથી કરતા બાળકને નિર્દોષ કહીએ છીએ જરૂર આપણે નિર્દોષતા જેમ જેમ ઉંમર વધે મોટા થઈએ તેમ એ નિર્દોષિતા બીજાને હેલ્પ કરશે કે ફાયદો કરશે પોતાને કરશે પોતાને જ કરશે તેનું સાચી ખબર છે એમાં કયું શાસ્ત્ર આવ્યું કયો સંસ્કૃતનો શ્લોક આવ્યો મને કે તેને હું કહું કે ગીતાનો આ શ્લોક છે કૃષ્ણ ભગવાન કયું છે બોલી જા ફટફટ પણ જેમને મુખ પાડશે મોડે હું બોલી જશે આ કેટલા વિદ્વાન છે ખોટું નથી ખોટું નથી સમજાયું ને જેવો કાર એ કારની ભાષા અને લોક ભાષા એ પ્રમાણે જ આપણે આપણો બધો વ્યવહાર હોવો ઘટેતરિયા કહેવાયે બાદરણિયા કહેવાયે બાદરણીયા ગામ છે જોકે સમજાયું કે નહી તો અમારી બાદરણ ભાષા કેવી ચરોતરી હુરતમાં જઈએ તો સુરતની ભાષા ચાલે દરેક દરેક ભાષાઓ જુદી જુદી હોય છે બધી ફૂરતી જુદી હોય શું શું હા બહુ ફર્સ્ટ ક્લાસ ત્યાં તો સંસ્કૃત બોલે નેચરલ છે નેચરલ છે તો ગમે ત્યાં જ આવ તમે આજે આજનું આપણે વિશ્વ જોઈએ ને આ બધું આજુબાજુનો વ્યવહાર ને નાટકો જોઈએ છીએ આપણે બહુ અંદર વિચાર માગી લે આપણને ફુરસદ મળતી હોય ને ત્યારે અને જ્યારે આપણને કહું આ અદભુત પરમાત્મા અવતાર અવતાર સ્વરૂપે દેહ કરીને આવીને આપણને આટલું બધું આપ્યું પરંતુ જે સામાજિક જીવનમાંથી કેટલા અધ્યાસ પડી ગયેલો એમાંથી જીતતા આવ્યા ને એમાંથી નીકળવું સહેલું નહીં ને આકરું પડે તે રીત સદી સાદી આપી દીધી કે આટલા પાંચ વાગ્યો કારણ કે તમારા દરેકના વ્યવહારમાં તમારે નીકળવું પડશે આ તો મળી ગયું સ્ટેશન મળી ગયું પણ અહીંયા આ સ્ટેશને મળ્યું ને વ્યવહારના આ શરીર છે તમારું જીવતું અહીંયા મળ્યું ને સ્ટેશન તો મળી ગયું પણ સ્ટેશનનો લક્ષ રાખીને તમે નીકળી એના માટે આપું છું રીત તમને એમને એવું નથી કે અમારી રીત પરંતુ એમનું જીવન કેમનું ગયું તો બધા જાણે છે ચોપડીઓ છોપાઈ ગઈ કેટલું થયું શું શું ના થયું આ સાહેબ નિમિત્તે આ જયમે છે સ્વપર પ્રકાશક વિજ્ઞાન નીકળ્યું કેટલા લોકોએ લાભ લઈ લીધો કેટલા લાખ રૂપિયા ઉપર થઈ ગયું હવે ત્રણ લાખ ત્રણ લાખ સંખ્યા બોલું એક જ કુટુંબ એક જ ફેમિલી હવે ભાવ કેવો હશે અમે ગયા ત્યારે તો જમીન લીધી હતી અને ખાટલો પાથરે કાથીનો અને પેલું નાનું જવાન બનાવી દીધું બધા આપ જ લઈ ગયા હતા મને લગે છે બે ચાપતા પુત્ર તો મેં જોઈ નજર કરી તે વખતે જ આવી ગયેલું આ બહુ વિકાસ થવાનો છે લલિતે કહ્યું હતું મેં આજે ક્ષેત્ર થયું છે જુઓ તો ખરા એ ધર્મનું ક્ષેત્ર નથી થયું એ વિજ્ઞાનનું ક્ષેત્ર થયું છે શું કહ્યું પુત્રો દરેક વર્ષે બે વખત ગમે ત્યાંથી હોય પણ એમનું સત્સંગો અને બધો વ્યવહાર એવો ગોઠવી ગયો હોય બધે ફરવાનો આખા ભારતમાં ફરે છે એટલા દિવસોમાં ત્યાં પહોંચી જાય એક દિવસ એડવાન્સ કારણ કે બધી એટલી ગોઠવણી કરવી પડે છે આવું હું એમાં નિમિત્તતા જ હમેશા ન થયેલા બહુ મોટા નિમિત્ત એમના મોટા એ તો મોટા પણ આપણા કુલદીપકજીમાં આજે આપણી સોચ નથી પરંતુ એ એમના ચેતન સ્વભાવથી જરૂર છે આજે આપણી સોની જરૂર છે હું એટલું કહીશ પરંતુ આપણે જે ટેળી ગયેલા છે ને ફોટો અને આ એનાથી બહુ એ જાય છે અને ફોટો ખોટો ના હોઈ શકે જે મનુષ્ય વ્યક્તિ જે જીવતી હોય ને એનો ફોટો હોય તો એકચુઅલી આકારની રીતે હોય ત્યાં હું કામ કરે છે દાદા ભગવાને કહ્યું ભલે અમારા ચિત્ર પણ કામ લેશે પરંતુ એ અત્યારના સમય છે એટલું એ જ પ્રમાણે રહ્યા કરશે એટલું કામ આપશે જ પણ એની પણ અવધ છે અવધિ છે આજે કૃષ્ણ ભગવાનના જેવે સ્વર્મય હતા વસુદેવ રાજાના પુત્ર વાસુદેવ એવો કોઈ ફોટો મળે આપણને દેવકી માતા હતી છતાં એને ભાગ એમનો જ કૃષ્ણ ભગવાન ભગવાન જ હતા જ એવો આવ્યો હતો આજ કર્મની ગતિ જોજો કર્મના બધા નિયમો જોજો તમે સમજ્યું અને એ પણ બંને પોતપોત રીતે તીર્થંકર હતો એટલે પોતાના સંપૂર્ણ આ સાથે કેવળ શુદ્ધાત્મા સ્વરૂપે થઈ જનારા એ આવે છે બલરામજી આવે છે કૃષ્ણ ભગવાન આવે છે ભગવાનના ભાઈ અને નેમીનાથ ભગવાનના પિતાજી દસ ભાઈઓનું આખું પરિવાર અને એમાંથી આખું યાદવ કુટુંબ બધું જ થયું સૌથી મોટા સમુદ્ર વિજય મોટા પણ જેટલા શાસ્ત્રો ઓછા હોય ને એને મજા આવી જાય જેટલું આ કોઈ પણ વ્યવહાર એવો નથી કે વ્યવહાર આપણને એક બાજુ પાડી રાખે પરમાત્મા સાક્ષાત મલાય હતો પણ એ પોતે પણ એ વ્યવહારમાં એમને એટલું ઉગાડું કહી શકાય નહીં આ કારણ કે ઉગાડું સાંભળવું બહુ આકરું છે પ્રત્યક્ષ એકબીજાનું એટલે વાયાથી કામ ચાલે છે બધું વાયા વાયા બીજો રસ્તો જ નથી એવી શક્તિ ના હોય કોઈની કે સીધે સીધું કોઈ સાંભળે કે આપણું એ એવું શક્તિ બધાને હોય પણ સાંભળવાની બહુ મુશ્કેલી છે હસી જ નહીં પૂછપામારી પર હ આ બે છોકરાઓ આપણે કેટલા અમને તૈયાર કર્યા છે દયા એ તો અત્યારે તો ઉદય છે આ અત્યારે ફેઝમાંથી નીકળી રહ્યા છે પણ એના દિલમાં બધું જ છે એની અંદર એટલે તમે આ બહુ મોટો પ્રશ્ન કર્યો છે કરતા ભાવ અને કારકપણું એ વ્યવહારમાં પણ હોય છે અને નિશ્ચયમાં પણ હોય છે અને આ બે જગ્યાએ સાથી છે નિશ્ચય તો તો ભગવાનનો ભગવાન છે ભગવાન સ્વરૂપ છે અને એમની સાઈડ છે એ કશું કરતા નથી અને થઈ જાય છે પણ એમનો એક ગુણ છે પ્રમુખ ગુણ છે જોવો જાણવાનો એ છે એટલે એને થાય છે પ્રકાશ છે તો શુદ્ધાર્થમાં બીજું કશું જ નથી એક પ્રકાશનો પૂંજ છે બીજું કશું નથી અને આ શાસ્ત્રોમાં વ્યવહાર આપણે બધા જાણીએ છીએ પ્રકાશનો પૂંજ સમજવું એક કેવળ પ્રકાશનો પિંડ પૂંજ છે બીજું કશું જ નથી આપણે ત્યાં શિવજી હંમેશા સ્મશાનમાં હોય અને જે શિવજીની ભક્તિ જેમને એમને બધાને ખ્યાલ છે કે આ યોગ્ય બધા સ્મશાનમાં પડી રહે શિવજીનો પણ સ્મશાન જ પ્રિય આવું કહેવામાં આવ્યું છે એનો મતલબ બધો જુદી જાતનો છે પરંતુ આપણને બાળપોતમાંથી બધું જીવવા સમજવાનું કરવાનું એ આપણને સમજાવવું પડે સમજવું પડશે આપણે નહીં તો આપણે ભગવાનનો ડર નહીં રહે કોઈને નહીં રહે જોજો આજે ભગવાન ભગવાન બોલીને પણ ભગવાનનો ડર કેટલો રહે છે દરેકે પોતે પોતા અંદર ઉતરીને જોવું પડશે અને ભગવાને એક એને જ કહેવાય કે બધા ડરાવનારા જોયું જો બોલેશ કોઈ આ બધા ડરાવે છે ડરાવનારા હે આનંદ આવે આ દાદા ભગવાને આ ગામના પરમાત્મા આ ગામના નાની ખડકી અમારી શું પણ એમને અને આ માતાજી અમારું કુળદેવી એ અમારા પિતાજીને ભાગ આવ્યો ચાલી આવું તું ખરદાદાથી તે સાહેબ આજે અહીંયા છે આનંદ થઈ ગયો હા હમણાં અહીંયા છો વચવા ગયા તા ને તમે મને ખબર છે કે વાત કરી મને થોડી ચા પીવા આવીશ ત આપશો કે મારો હક છે મારો હક છે હજુ કાકાનો ચોખ ના ના આ ગમત કરીએ આ જીવનમાં થોડી ગમતું આવું છે બધું બે હૃદય મળે ના મોટી ખડકી નાની ખડકી પણ દિલ મળે ના સાથે પછી મોટા થયા નહી ચાલ્યા કર્યું તમને હું એક પ્રસંગ કહીશ કે એમને આખી જીવન ગયેલું ભાગીદારીમાં ધંધામાં પરંતુ નથી અમારા પિતાજીને અમે બાપુજી કહીએ એમને એમ નથી કે મારે અંબાળુભાઈ બધો હિસાબ આપવાનો કારણ કે એ બધું ચલાવતા બધું અને કઈ ચોખ્ખું અને દાદાને તો જ્ઞાની એટલે જ્ઞાની તરીકે એટલે કે બધી ભક્તિ હતી શ્રીમંદનું બહુ નાનપણથી બારપણથી એ હતું અને દાદાને પછી અને જોવામાં આવ્યું પુસ્તક છે જ્યાં જે સંજોગથી મળ્યું ત્યાં મળ્યું હે હું આ તો ભય છે આ ક્યાં છે તો અત્યારે નથી સમજી ગયા એ તળતા જ એમના ચરણમાં બેસી જવાના હતા જો એક જવાબ ભલ્યો હતો એ બધું છોડી નાખી જતા રહ્યો બહુ નાની ઉંમર વાત કરું છું એમના યંગ ઇયર્સિઝ વાત કરું છું ટ્વેન્ટી દિલમાં રાખ્યા એમને આજે શ્રીમદ્ધના પત્રોનું આટલું જાડું પુસ્તક છે ને એ જીવતો જાગતું ધબકતું દાદા ભગવાન પાસે બધું અક્ષર અને એના પરમાર્થ સાથે ટૂંટલી હતું ભગવાને શું હાથ મૂક્યો અમારી પાસે આવી ગયો એટલે કે એના માટે વાંચવાની વિસ્તારમાં જવાની કોઈ જરૂર નથી કોઈ પણ સિદ્ધાંત હોય જીવન જીવવાનો માણસને તો એનું મૂળ સિદ્ધાંત આવી ગયો તો ચાલી ગયો આપણા ગામમાં ગયા ગાળા વાળા એવું કહેવાતું હતું એ શું જ હતી એક જાતની કોમન સેન્સ અને આપણે લાખ મહેનત કરીને ગાળું સરકી ગયેલું હોય મહેનત મહેનત કરીને થઈ નઈ એટલે કીધું આમ કરો ફટ નીકળી જાય સતીષભાઈ આ સાત વર્ષથી તે દસ વર્ષથી કનુભાઈ અહીંયા બહુ રહેવાનું બહુ થયેલું કંઈક આઠ વરસ હતું સાતનું જ આત્મા બ હતા ને મેં ત્યારે આપણી ટીવી આઈસ્ક્રુલમાં પ્રોગ્રામ થતો હતો દર વર્ષે કંઈક એક પાંચ દિવસનો પ્રોગ્રામ જે જૂના હશે બધા જાણતા હશે બહુ સુંદર પ્રોગ્રામ તો આખા બધા આજુબાજુના કેટલા ગામના બધા અહીંયા આવતા બધાને રહેવાની વ્યવસ્થા બધું જ થતું ત્યાં મેદાનમાં ત્યારે તું બધું જોવા જોયું હતું અખાડો તો બહુ ધમધમતો હતો પશાભાઈ હતા તે વખતે બહુ મજાનું પરંતુ દાદા ભગવાને એમના આખા જીવનમાં કોઈને ખબર ના પડી કે આ છે એમને એ છાના છાના છપતા સંતઈથી લઈ રહ્યા નહીં ઉગાડે ઉગાડું રહેલા બધા વ્યવહારમાં બધાની જોડે ઉગાડા રહેલા બધાની જોડે પણ આપણો સમાજને સામાજિક જીવનથી આપણે ચાલે આવીએ ને તો આપણાથી એ તો બરાબર છે એ શક્તિ આવવી અને શરીરમાં એ શક્તિ સહેલું નથી એ શરીરની શક્તિ નથી સાહેબ બરાબર એ આગળના હિસાબની શક્તિ છે એને શાસ્ત્રની ભાષામાં અનુસાર કહે છે એટલે આગળ જે સાર સુપ જડેલું હતું એના એ જડેલાના આરસા એ દાદા ભગવાનનું એ કહે છેલ્લા વીસ વીસ અવતારથી હું મેં ત્યાં થયું નથી કશું જ નથી થયું છતાં આમાં હતો પણ આ ભગવાન ની પાછળ જ હતું પણ આ વ્યવહારમાં રહું છું વ્યવહાર ચાલુ કરતા હતા કે આ સારરૂપ શું છે આમાં શું કહ્યું સારરૂપ શું છે સંસાર સંસારમાં સારરૂપ શું છે મોક્ષે જવું કે આપણે કરવું કે કર્મોથી છૂટી જવું એ બધું કહીએ આપણે ખોરીએ પણ એ વ્યવહાર આપણને છૂટવાડે તો ને વ્યવહાર આપણને છૂટવા દેતો એવું સમજાય બધા ના ના પણ શરીર છે હવે સમજાય છે તને અંજલી અંધી છું ને શું નામ તારું શું કે છે જામી હું જાસમી છું એવું તો પકડાઈ ગયું બધું સમજાય છે ને એ ઘડી ઘડી મને પૂછવા નહીં આવું ને બસ દાદાએ હું નામ આપણું બોલી ગયો હા તે દાદાએ કહ્યું કે શરીર વગર વ્યવહાર ના હોય અને ભગવાનની હાજરી વગર વ્યવહાર હોઈ શકે જ નહીં તેમાં ભગવાનની હાજરી મુખ્ય છે આ જો ભગવાનની હાજરી મુખ્ય છે આપણું જ શરીર છે આપણા જ સંધિ ભગવાન છે એ ભગવાનનું ભાન થયું જ્ઞાન થયું અને એવું પાકટ રીતે ફિટ થઈ ગયું કે સંસારનો વ્યવહાર આ કળિયુગમાં ગમે ગમે તો હલાવે ચલાવે કરે પણ એ ફરે નહીં દાદા ભગવાન એક બહુ સુંદર દ્રષ્ટાંત આપતા એટલે કે આપણને સમ્યક દર્શન ખુલ્લું થઈ ગયું આપણું સમ્યક દર્શન એટલે ભેદ્વારા જગતમાં કોઈ ક્યાંય પણ ભેદ સ્વરૂપ ના જુએ કોઈને પણ જ્યાં સુધી પોતામાં એવી દ્રષ્ટિમાં ખુલ્લું ના થયું હોય કે પોતાની અંદર પોતાની જ અંદર બધા ભેદો પડ્યા હોય એમાં ભેદ સ્વરૂપનું બધું અળવા ઘણું બધું થઈ ગયું હોય ત્યારે જ બહાર એમના નિમિત્તે કોઈને કંઈ થયું હોય ગમે તેમ થયું હોય તો ભેદ સ્વરૂપ નહીં દેખાય એટલે જ્ઞાની પુરુષના બહુ સુંદર વચનો છે એમની રીતે સમજાય અભ્યાસ હતો એમનો બધો કહ્યું છે કૃપાથી કે શબ્દ વગર દુનિયા નથી જ્ઞાની થયા પણ શરીર તો છે અને શરીર છે તો વાણી રહેવાની છે એવા થઈ ગયેલા હોય એમની મુખ્ય નજર કઈ હોય શરીર તરફ ના હોય કોઈ દાડો પરંતુ એ શરીરને એનું ચાલવા ના દે શું કહ્યું શરીર એનું ચાલવાના દે હા એટલે કૃપા બોલતા અમે દેહની સામે પડ્યા છીએ આવું વચન હતું પણ એ ક્રમ માર્ગનું વચન હતું ક્રમમાર્ગમાં એમાં હોય જ પણ એ માગવાન પછી આવા ઉત્કૃષ્ટ પુરુષ સંસારમાં વ્યવહારમાં થયા ગજબના ત્યારે રમસતા ગાંધીજી એમનાથી પ્રભાવિત નહોતા થયા ગાંધીજી એમને પ્રભાવિત નહોતા થયા અને અધ્યાત્મમાં એમને જ પૂછી પૂછીને બધો ખુલાસો કરી લેતા એ તો બધું આવી ગયું આ છાપામાં બધા જોયું ગમે દરેક ને જ્ઞાનીનું એક વચન કોને નહીં ગમે પરંતુ જેવું હોય ને કઈ ઝડપાઈ ગયેલા હોય વ્યવહારમાં તો જરાક ડોલક થઈ શકાય છે પણ જ્ઞાન એટલું બધું છે અલગ ડોલગ થાય તો પાછું એના પાયો એના પાયો પર આવી જશે પાયો નહીં છટકી શકે એને એવું આ જ્ઞાન છે એવું જ્ઞાન છે એને કહ્યું ક્ષાયક જ્ઞાન ક્ષાયક આપણને જન્મ મરણના ચક્ર માંથી છૂટવા જ નથી દેતો એવો મોજે સાત પ્રકારના ચાર એવા કષાયો છે કે બધા લાખ પ્રયત્નો કરે પણ છૂટી જ ના શકે જ્યાં સુધી એના મૂળિયા હાજર છે હવે એનું મૂળિયા કોણ છે કૃષ્ણ ભગવાને સમજાયું કે એ ઊંધા માથેમાં છે અને ઉપરથી છે એટલે હવામાંથી ઉગેરો ને નીચે માથેથી ચાલતો પણ માણસો માથેથી કોઈ ચાલતા જોયા છે આપણે કોઈએ આખી આમ કરે કદાચ પણ મોટા માથેથી આજો આખો વ્યવહાર એવો થયો સાહેબ શું થયું પછી ઘડિયાળ બંધ પડી જાય તકલીફ એવો કર્યો છે આજે બંધ રાખી દઈએ આપણે હા કરતા ભાવ છે કરતા કારક પણ બહુ સૂક્ષ્મ છે એ તો બહુ ટાઈમ લઈ જાય પછી ગમે ત્યારે કાઢજો આપણે ત્યાં સોમને સોમ કરીએ છીએ પણ આવતા અઠવાડિયામાં જરાક અમારે વ્યવહારમાં રહેવું પડે એવું છે એટલે સોમ બુરું નથી પણ પછી છીએ પાછા સમજી ગયા હા સતીષભાઈ અને બીજું એમને પૂછ્યું કે ત્રેસઠ સલાહ પુરુષોમાં વાસુદેવ સાથે બલરામ હંમેશા હોય છે તો જગત કલ્યાણમાં બલરામનો શું રોલ હોય છે જગત કલ્યાણમાં બલરામનો રોલ આજે જબરાઓની સામે નબળાઓનું રક્ષણ કરવું એ છે વાસુદેવ એમ જ હોય પણ એમને કોઈ સાથીદાર એવો જોઈએ ત્યારે એ બે ભૈયો સ્વરૂપે જ હોય છે અને જન્મો સાથે જ થાય છે બંનેના બંનેની માતાઓ અલગ હોય છે આજે ઘણા શાસ્ત્રોમાં ચર્ચાઓ હોય છે કોઈ ના અલગ નહીં એ તો દેવકી જ છે ના દેવકીને કુખે જન્મેલાય વાસુદેવ નારાયણ સ્વરૂપ અને જશોદા માતાથી પણ એ બધું ખાસ શાસ્ત્રોમાં ઉલ્લેખ ના પણ શાસ્ત્રો ચાલી જાય એ તો બધા સમજાવવા માટે હોય છે ને દરેક રીતે હોય છે અને સગી માતાઓના બે ભય કરતા પણ આખા વિશ્વમાં ના હોય એ અજોડ પ્રેમ હોય છે બેને અજોડ બળરામ મોટા જ હોય અને નાના જ હોય આ કુદરત આ કોણ ગોઠવવા જાય છે આ બધું કોણ ગોઠવે છે આ બધું સમજાય છે અને બલરામ બહુ પાવરફુલ અને કૃષ્ણ ભગવાન તો જરા બધાનું નટખટ કરે ખરા નટખટ એટલે હરિયો કરે ખરા પણ એમની હરીઓ કોઈને નુકસાન કરનારી નથી એટલે તો એમને નટખટ્યા કહેવાય છે શું અને દાદા ભગવાનને આ આવવું પડ્યું નારાયણ સ્વરૂપે તો એમને જોયું કે ખટપટ તો કરવી પડશે નહીં તો આ બિચારા લોકો અમારી કલ્યાણ ભાવના વહેરે જતી રહેશે તે મુગા રહીને ખટપટ કરી એમને કોને હેરાન કર્યા સતીષ બોલને કોઈને હેરાન લાયા પછી આગળ વાત કરો શું કહ્યું જેવો છે એ પણ હવે આજે તો આપડો આ ક્લાસ નો સમય પૂરો થઈ ગયો ફરતી આવીશું કેમકે મારી જ ફરજ છે કે મારા વતન માં આપવું પણ હવે સમય મારા હાથમાં નથી શું કરવું મારી હથેળીમાં રહ્યા કરે છે પણ મારા હાથમાં હું પકડા મારેથી પકડી ના શકાય એને હા અને બધા મહાત્માઓને છે આપતો પુત્ર રીતે જ ફર્યા કરે છે એમની હથેળીમાં સમય છે પણ સમયને પકડતા નથી કોઈ અને મહાત્માઓ પણ જેમને સમજણ પડી કે છે બધા આપ રહી શકે છે સમજાયું ને કાળ કર્મ અને માયા મહાત્માને સ્પર્શી શકે જ નહીં એવા આપણું અસ્પર્શ સ્વરૂપ આપણને મળ્યું છે એને અબદ્ધ સ્પૃષ્ટ કહે છે શાસ્ત્રોમાં અને આ શરીરને શરીરનો વ્યવહાર બદ્ધ પૃષ્ઠતાવાળો છે સાતા એ કર્યા જ કરે બહુ મોટી વાત છે એ બહુ જરાક ઝીણી વાત છે અને સિદ્ધાંતિક વાત છે પછી કરી શકો વખતે અને હવે મંત્ર બોલીએ આપણે અને અમને અવસર મળ્યો છે તો કીર્તન ભક્તિ દસ મિનિટ બોલાવી લઈએ તમારા બધાની અનુમતિ માગીએ છીએ અખ્તર સાહેબ હા અને દસ મિનિટ પછી મારે જવું જવાનું થઈ છે એટલે હું અમે જઈશું હા માફ કરજો લા લેલો ભાઈ નમો મિત્ર ગા નમો મિત્ર ગાય નમો અર્યતાણ નમો નમો સિદ્ધાળમ નમો સિદ્ધાળ નમો આય રિયણ નમો વોયે સબ સાઉમુકારો પંચ મુણ ચેસી મંગલા સ્વામ હવે મંગલમ હવાય મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય નમ શિવાય નમ શિવાય જય સચિદાન જય સચિદાન જય સચિદાન જય સચિદ આપણી દેહ ની નથી વ્યવહાર ની નથી સમજી લો સત્યમ શિવમ સુંદરમ આવું કે છે દા ભગવાન ના સિિમ જય જય કારો દ ભગવાન ના હસિમ જય જયકાર રા ભગવાન રા સિમર જયકાર રા ભગવાન ના સિંહ જય જયકાર દા રામ ભગવાન રા સિમર જયકાર આત્માઓ આંખની બારી બંધ રાખીને બોલવાનું બહુ આનંદ આવશે જોજો ખરું મજા આવે આંખની બારીઓ બંધ કરી દેવાની કારણ કે બારી બહુ વસ્મી છે આપણી બંધ કરી દીધો બધા પોતાને અંદર જવા માટે દાદા ભગવાન જય જય કારો ભગવાન રા સિંહ જય જય કાર હો રા ભગવાન રા સિંહ જય કારો ગા ભગવાન રા સિંહ જય જયકાર રા ભગવાન ના સિમ જય જયકાર હો રાધા ભગવાન ના સિમ જયકાર રા ભગવાન ના સિંમ જય જયકાર હો રાધા રાધા ભગવાન ના સિંહ જય જય કાર હો ભગવાન ના સિંમ જય જય કાર ભગવાન ના સિંહ જય જય કાર હો ભગવાન ના સિંમ જય જયકાર રાધા ભગવાન ના સિંમ જય જય કાર હો ભગવાન ના સિંમ જય જયકાર રા ભગવાન ના સિંહ જય જયકાર હો રાધા ભગવાન રા ભગવાન રાિમ જય જયકાર હો રાદા ભગવાન નાપ સિંમ જય જય કાર ભગવાન રામ જય જયકાર હો રાધામ ભગવાન ના સિંહ જય જય કાર ભગવાન રા સિંહ જય જયકાર હો રાધા લક્ષ ભગવાના જય જય કાર ગરબા રાધા ભગવાન રા સિંહ જય જયકાર હો રાધા ભગવાન ના સિંમ જય જયકાર હો રા ભગવાન રાસિમ જય જય કાર ભગવાન ના જય જય કારો તારા ભગવાન જય જય કાર ભગવાન ન જય જય રા ભગવાન ના શિમ જય જય કાર હોવ ભગવાન ના શિ જય જય કાર ભગવાન ના શિમ જય જય કાર હોવ ભગવાન ભગવાન રા સિંહ જય જયકાર ભગવાન ના સિંહ જય જય કાર ભગવાન ના જય જયકાર ભગવાન ના સિંહ જય જય કાર ભગવા સિિમ જય જયકાર દા ભગવાન ના સિંહ જય જય કાર ભગવા સિંહ જય જયકાર દા ભગવાન ના સિંહ જય જય કાર ધા ભગવાન ના સિંહ જય જયકાર રા ભગવાન ના સિંહ જય જયકાર રા ભગવાન ના સિંહ જય જયકાર ભગવાન રામ જય જયકાર દાઉ ભગવાન ના સિંહ જય જયકાર દારામ ભગવાન રા સિંમ જય જયકાર ભગવાન ના ભગવાન ના સિંહ જય જયકાર દા ભગવાન ના સિંમ જય જયકાર દા ભગવાન રા સિંહ જય જયકાર હો દા ભગવાન ના સિંહ જય જય દા ભગવાના શ્રીમ જય જયકાર દા ભગવાન દામ જય જય કાર ભગવાન ના શ્રીમ જય જયકાર ભગવાન ના શ્રીમ જય જયકાર હો દા ભગવાન ના સિમ જય જયકાર દા ભગવાન ના સિમ જય જયકાર હો દા ભગવા kama mila hrim jai jai karo dada bhagwan na hrim jai jai karo dada bhagwan na hrim jai jai karo dada bhagwan na hrim ભગવાનના હસી મ જૈ જયકાર ભગવાન ના અસીમ જય જયકારો દાદા ભગવાન ના હસી મજય જયકારો દા ભગવાન ના અસીમ જૈય જયકારો का भगवान ना असीम जय जय कारो गादा भगवान ना असीम जय जय कारो गादा भगवान ना असीम जय जय कारो गादा भगवान दा दा भगवान ना असीम जय जय कारो दा दा भगवान ना असीम जय जय कारो दा दा भगवान ना शिव गए जय कारो दा दा भगवान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 ભગવા ના સિંહ જય જયકારો દાડા ભગવાન ના ચિં જય જયકાર દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાડા ભગવાન ના ચિં જય જયકાર દાદા ભગવાન ના સિંહ જય જયકારો ારા ભગવા ના સિિમ જય જય કારો દા ભગવાસી જય જયકાર ભગવા નાસીમ જય જયકારો દાદા ભગવાન ના અસીમ જય જયકાર દા ભગવાના હસીમ જય જય કાર્યો અસિમ જય જય કાર ભગવાન ના અસિમ જય જયકાર દા ભગવાનના અસિમ જય જય કાર ભગવાન ના અસિમ જય જય કાર દા ભગવાનનાસીમ જય જય કાર ભગવાન ના અસિમ જય જયકાર ભગવાનના અસિમ જય જય કાર બદેવાના હરસી મ જય જય કારવાન જય જય કારવાન હરસી જય જય કાર भगवान ना असिंज जयकारे दाद भगवान ना असिंज जय जयकारे दाद भगवान ना असिंज जय सिमधै जय कार हो दादा भगवान ना सिमधै जय कार हो दादा भगवान ना सिमधै जय कार हो